પ્રતિ માંથી પછી આવે એને જ્ઞાન માં આવ્યું છે જેટલા અનુભવ થાય એટલું એને એટલા માં પરિપરી આવું ના થાય જેટલા માં અનુભવ નથી થયો ચારિત્ર માં આવે એનો અનુભવ પ્રમાણે થઈ જાય ચારિત્ર આવે પછી એવું ના થાય પણ એવું થાય બધા વાંધો નહીં મારા આપેલા જ્ઞાન માં જ્ઞાન માં તેવું જાણું કેવી સુંદર કે જાણે જુદી ને જુદી વરસાદ આપડી શક્તિ છે કેવી રીતે વેદની કરવું એટલા માટે ધર્મ જાણવાનો છે વેલ્ડિંગ નાખીએ એટલે ગુસ્સે થયો કયા કારણ થી એના લાગ માં આવી ગયા ત્યાં હતા એટલે बनके बन तो कोई में जो ये तमारी के थे समझाओ दादा भूल करता करते फल अत्यार कर गुस्से नहीं था તમે લેખકો હિસાબો જ થઈ જાય નિમિત્ત કર્મ ઉદય તમારો છે કર્મો ઉદય ઉદય તમારો છે અને માણસ એવામાં જોયે ઉદય તમારો હોય ત્યારે આવું નિમિત્ત મળી આવે સંજોગ ભેગા કરી આપે તમે છે તે કઈક ભૂલ કરેલી પે ફળ હવે અત્યારે ફરી ફળ આવશે માટે આ ભૂલ ના કરીએ તો લીકેજ ના થાય શું કહ્યું ભૂલ તમારી જ છે અહિયાં આગળ એ તો શું લખ્યું છે જે વખતે જે માણસ જે ભોગવે તેની પોતાની લખી રાખેલું આ અનુભવ વાચી સમજો ને આપ સમજાવી ને આ રૂ નથી આ વૈજ્ઞાનિક છે એટલે તમે મનમાં જ્યારે કઈ ભોગવા આવે સો ડોલર વધારવામાં આવશે એવું ના બોલે તમારા જ કર નો પેલું દુઃખ થાય છે આ ધર્મ ટેકનિકલી હોવો જોઈએ આ લોકો જે રિલેટિવ ધર્મો છે ધર્મ રિયલ હોવો જોઈએ એવું કેવા માંગુ છું તમને સમજાવી છે આ બધું સારી રીતે સમજાવીશ ભોગવે ની ભૂલ જેમાં જેમાં તમને ભોગવાન થાય ને આ છોકરું છતાં લઈને જતું હોય ગરમ પાણી એકદમ ગરમ હોય એવું કરતું અહીં પર પડ્યું એનું ભૂલ નથી કેમ આવી એને ફેરાર ખોજી આ જે અહીં પર પાણી પડ્યું આ ફેરાજી છે તો બધી એમાં શું આપડે એને એમ ના કેવું છે કે ત્યાં સારું કર્યું છે હું તો કેવું છે બધું સ્વાલિશન સમજી લેવાનું બીજું હું કહેવા માંગતો નથી હું કે કાયમ શાંતિ થઈ છે નકમ ખોટી સમજણ કેવું ભાઈ દુખ્યા એ તો છે બીજ જોડે ગમે વાંધો હોય તો જાય વાંધો આવું ના હોવું એવું કહેવા માંગો છું વૈજ્ઞાનિક હોવો આ ધર્મ આને ધર્મ કેવાય છે આ ભગવાન ની ભક્તિ નામ ધર કરે નીકળે તમે તમારી બધાક કરશો ને એને જશો બધું તમે સમજી જોગવ્યા ની ભૂલ એકબ્દ શું કહું તમે ન્યાય બની ગયું એ ન્યાય પાંચ ભાઈઓ હોય પાંચ ભાઈઓ હોય અને ફાધર થઈ ગયા અને પંદર લાખ રૂપિયા મોટા ભાઈ ના ઝઘડા થયા વેત્રીકરણ થઈ તે એક ભાઈ ને બે લાખ આપ્યા સા લાખ ને બદલે એક ભાઈ ને લાખ આપ્યો એક લાખ ને એક જઈને પાસે લાખ આપ્યા અને એકને કશું ના આપ્યું કોર્ટમાં જાય પુરાવા નથી આ બન્યું એ કરે છે હવે તું બીજો રસ્તો ફરી કરે ને કમા પડી ગઈ જશે આ કુદરત કરે છે આ કોણ કરે છે એ નથી કરતો કોઈના હાથમાં આ વર્લ્ડ માં થવા મળે પછી મેં કહ્યું જયારે તમને અટકશે ત્યારે એમને કયું ખબર છે કેવી રીતે જગત ચાલે છે જાણતા હોય તો સમજાય જેથી હવે આંતર નથી આવતો કારણ કે એના ટના ઉદય લઈને પેલો ભાંડનાર મળી આવ્યો તેને ખરી રીતે જમે કરી દેવું જોઈએ કે બે મારે આપેલી કોઈ વખત હશે આ પાછી જમે કરી દો હતો આપણા માં અને બઉ આપડો હિસાબ ચૂકતા થઈ ગયો ત્યારે બધા પાસ ધીરે પછી થાય એટલે બે કાલ ભરી સમજી પાડ બીજી બે ગળો કઈ બીજી બે ભળો હાથમાં જે છે તેમાં જાણીએ છીએ એના હાથમાં નથી પોતાના નથી આત્મા તે પોતે જાણ અને નથી આત્મા તે પોતે કે હું આ કરું છું તેથી દીખો તમાર સાંભળવાની સેવા પાસે અને તમારું પ્રેમ ચૂકવા નાશો નહીં દાદા મોડું કર્યું જાતે જેને ઇફેક્ટ કહેવામાં આવે છે આપડે કઈ મેધું એવું બોલાવું ને બોલીએ છીએ કડક રીતે મેં જ ખાધું ત્યાર પછી થઈ ગયા ઉલટી થઈ તમે ખાધો તો ઉલટી કેમ થઈ ત્યારે ઉલટી થઈ પડી તમને શું માન્ય ભગવાન ભગવાન જ આ બધું કરાવે છે ભગવાન જ આ બધું કરાવે છે એ પછી આરોપ આપે જો ભગવાન જ આ કરાવતા લોકો કે ભગવાન કરાવડાવે છે શું કહ્યું પૂછ્યું કે તમે કેમ તમને એમ ભૂલ લાગી શકે ક્રાઇસ્ટ કે છે ગોડ ઇઝ થિયેટર ઓફ ધીસ વર્લ્ડ ક્રાઇસ્ટોટું નથી ગોડ ઇઝ થિયેટર કરેક્ટ બાય રિલેટિવ વ્યુ પોઈન્ટ બાય રિલેટીવિશ્ચિયન બાય ઇન્ડિયન વ્યુ પોઈન્ટ બાય મુસ્લિમ વ્યૂ પોઈન્ટ નોટ બાય સમજદાર માણસો પાસે નાના છોકરા પડે તો એટલે પછી મેં એને કહ્યું કે પ્લાસ્ટિક માં ભ આપડા ભગવાન જીવો પ્રકાશ આપે છે જીવ ની અંદર પોતે જ રહે છે અને ત્યાંથી જ પ્રકાશ આપે છે રિસ્પોન્સિબિલિટી આવી છે તને સૌકા ને કે ત્યાં દાન આવી જોખમદારી આપશે તમને તમારી જોખમદારી પણ કર્યા જાવ શું કે છે અને તમને આમાં ન પોસાયું એમાં જો તને સુખ ન લાગતું હોય તો મને સંભાળ કે હું તને સનાતન સુખ લઈ જઈશ કારણ કે આ ટેમ્પરરી સુખ છે આ રિલેટીવ સુખ છે અને ટેમ્પરરી છે કલ્પિત છે આ બેન પાસ ચોવીસ એકલા ગયા પછી મારું કયું શું ક્યારે શું કહ્યું જોયું ભાઈ એમ કોઈ પણ જાતનો ગુનો તો હોય તો બાર વાસે ને એટલે અમારે સિક્રેટ ના હોય એવું ટેન્શન ના ભાઈ બિલકુલ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 પણ આ શરીર માં રહ્યો નથી ટાઈટલ નથી મારી માલકીપ હું પાડોશ તરીકે રહું છું હા કોણ બોલે છે આપની સાથે આપની સાથે વાત કોણ કરે છે મારા જે વાત કરશે હું જે બોલતો હતો ને એ બધું એવું જેવા ગ્રુપમાં કોક ના અહેમદ બેઠે છે દાદા બોલી હા આત્મા બોલવાનો ગુણ નથી આત્મા જે આ વસ્તુ હોય ને તે વસ્તુ હોય ગુણધર્મ છે તેમ છતાં આ ગુણધર્મ બોલવાનો નથી બોલવાનો ગુણધર્મ જળ નો છે જળ જડ પરમાણુ નો ગતા તમે શ્રોતા છો હું જ્ઞાતા દર્શતા છું હું આની પર કઈ ક્યાં ભૂલ થાય અમારી નિરંતર જાગૃતિ કલાક જાગૃતિ બુ સ્વભાવ કેવો હોય બુદ્ધિ એટલે ઇનડિરેક્ટ પ્રકાશ એ ડાયરેક્ટ બોલો છો ઇન્ડિરેક્ટ બોલો છો ઇનડિરેક્ટ બંને સરખું જ છે ઇનડિરેક્ટ સમજે ઇનડિરેક્ટ પ્રકાશ ને બુદ્ધિ કહેવાયરેક્ટ પ્રકાશ ને જ્ઞાન કહેવાય પ્રકાર છે બુદ્ધિ છે જેનો જેવો ઇગોઇઝમ એજ ને ઇગોઇઝમ જળ હોય બુદ્ધિ જળ હોય એ રીતે ઇગોઇઝમ હોય તો બુદ્ધિ જાડી પાછળ ઇગોઇઝમ થ્રુ આવે છે આ અમારે કોઈ વાત ખોટી કરવાનું કોઈ કારણ ના પડે પણ કોઈ માની ન શક્યા આ સીજ માની શક્યા પોતાની બુદ્ધિ ના જાય બુદ્ધિ તો કામ બુદ્ધિ ધંધો છો પ્રોફિટ એન્ડ લોસ કરવાનો તમને લાગે છે ફરજ છે ઇમોશનલ થાય ને ગુસ્સિયા થઈ ગયો ત્યાં કયો બધું જંતુ મરી જાય છે જંતુઅન પોતે થાય કેમ કે તમારું ઉદય કર્મ તમારો છોકરી તૈયાર થઈ ગઈ હું મારે લાગે ભાઈ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 અનાદિન કયા વખત આવે તા ને આપણે સાંભળેલું અનાદિ અનંદ જગત છે ના હોય ને મોહન જથ્થા ભરેલા હોય કોમન કોમન તમે કોમન માણસો હોય તો કોમન પીપલ ને માટે તો કુવાડી ક્રિએટર બરોબર છે કારણ કે જો એ ક્રિએટર તરીકે એવું કે આમ ના આવે પણ આ વિચારકો માટે કદારોલ્યુશન આગળ આવતું બંધ થઈ જાય આપડે કરવાનું શું એટલે આ બધું આપણું આપડે બઉ આવી છે એટલે આપડે છે રાજા કેવું તમારું પ્રોજેકશન છે ભગવાન હાથ ગાર ચોર ચોર ચોરી શું કે છે મને એટલે ભગવાન પ્રેરણા કરી ભગવાન ફળ આપે ગુનો આપણે કરીએ ભગવાન શીખવા ફળ આપે આવો ફળ એટલે આ તો કોમ્પ્યુટર જેવું છે કોમ્પ્યુટર માં તમારા ગુના જે અંદર સારું કામ કર્યું હોય ખોટું કામ કર્યું હોય તમારા બધા દાખલ થાય છે છે स्वतंत्री <coughs> भोल नही समझा जागे अच्छे તમારા જાગૃતિ લાગીએ છે જાગૃતિ પણ શાસ્ત્રકારો શું કહ્યું કે તમે છે તે ઉગારીઓ આંખે ઊંઘો છો એવું કયું માનવામાં આવે કોઈને એનું શું કારણ પછી એનો પુરાવો આપ્યો જે તમે આ ભાવી રહ્યા છોડી નાખો છો નથી ને આ બહુ માં તમારી બધી શક્તિ ને બધું વધવાનું નાખી દો આ તો લઈ રહ્યા હોય તેનું કરવાનું હોય કક્ષ્મી પક્ષી બધું લઈ ને આયેલો આ રીતે પાસ થયા પાસ થયા બધું તમે પાસ થયા છો સંજોગા અને લોક નું કરવો એટલે આગળ જે જવાનું છે એના માટે તૈયારી કરો એના માટે શું તૈયારી કરવી જોઈએ આપડે કોધારો કોઝી ના રોગ આવે તે ઇફેક્ટ પણ ખરાબ કોઈ હોય હવે આપડે મુંબઈમાં તમારો કોઈ ફ્રેન્ડ હોય હોય એની પાસે અને તમે ચાર પાંચ જણ તમે ગયા તમે બાણું ઉગાડી આપડા સંસ્કારી લોકો ને એટલે શું કે આપણને આવો બેસો આવો પધારો કે જે સોફા છે કે જે સાધન હોય કે પલંગ હોય બેસાડે આપણને તો પણ અંદર માનવા શું થાય કે અત્યારે એવું બોલે થોડી થોડી ચા એવું બોલે બોલે બોલે તાર પેલા શું લોકો કે તાર ચા બરાબર ખીચડી કરી ચાલશે એટલે પેલી ભાઈ પાસે એવું કરવાની જરૂર હતી તો આ જે મહી જે વિચાર આવ્યા ને એ પર્લોક બગાવ્યો કેવાય એ પલોક માં એનું છે આગાડે કેવાયું એ રીતે આલોક જ નહીતો પલ્લોક માં શું થશે રાખતા એટલે આ લગતના આખા ને ઉઘાડી માં કેમ ઊંઘે છે એમ કહ્યું ગાડ્યા ના હતા એ લોકો ના આ તો તમે લઈને જ આયા છો અમ તમારે કશું સાચી આ તો તમારે નિમિત્ત આખા જ લાવવાનો સંજોગો છે કામ કરી રહ્યું છે તું નથી કામ કરી રહ્યો તું ક્યાં કરી રહ્યો છું એ જો પેલો ગયા ને ગયા અત્યારે કઈ આ મારી મોટી ભૂલ થઈ ગઈ કે આજુબાજુ દબાણ ને લઈને આ ભૂલ થઈ ગઈ પણ એ સારી રીતે રહો જ્યાં સુધી જ્યાં સુધી સંજોગ હોય ત્યાં સુધી રે હું ખુશી છું શું અને તમે બે દાડા થી કાઢી મેળવવા ફરો તો એ જશે બધું ગોઠવેલું જગત છે આ પ્રિયરંજ છે છે પ્રિયરંજ હા પછી શા માટે બધું આપડે મુંબઈ જવાનું કઉ હું જાણું છું જેટલું એરન્ટ છે એટલું જ નહી થાય એટલે મેં વેતું જ મૂકેલું મારું મારા પણ એવું રાખેલું કે હું આમ કરું તો આમ કરું પ્રિ એરન્ટ છે તમે સમજાવો હેલ્પ કરશે એક તમને ચિંતા થાય તો બે બે લાખ ડોલર દાવો મળજો એ ગેરંટી આપું છું ઘડિયાની ગેરંટી હોય બીજી બધી ગેરંટી ચિંતા ની ગેરંટી કોઈ આ લે ના પણ લીધી છે ને તમારી તમારી પાસે અહિયા આગળ આપડા ગુજરાતીઓ છે એમને તો કલ્યાણ કરી નાખો કે ઘણા ખરા અમુક માણસો આઈ જ જાય છે પહાળ લાગવાની ચીજ નથી આ મનમાં થાય તારે અમારી આગ્રહ ના ભાઈ કોઈ પણ અમારે આગ્રહ છે ભજન કહેવાય તમને જે અનુકૂળ આવે તે કરજો થર્મોમી અમારે તો ફક્ત લાઈટ દેખાડવાનું છે શું કરવું એ ના કરવું એ તમારી મજેરી અમે તો લાઈટ દેખાડીએ એટલે તમને અજવાડા તમે શોધી શકો કે શું કરવું સે ન કર્યા ઇગો એજન્સી લોકો સારું જમવાનું હોય ને સરસ છે કેટલી વાર સુધી પછી શું જીવ બધો સંકોચ થઈ જાયકોચ ના થાય એ જગ્યા ભાઈ ખરા આજે નામ ચાલી ગઈ? એના પૂરા થશે પરમાણુ ને ગતિ સહાયક પરમાણુ હોય બધી સાહેબ ના સરસો પરમાણુ રૂપિયા નથી હોતું આજનો સાહેબ ગમ્યો હતો ને તો બધી વાત બહુ ગમું બહુ ગમું કહે છે દાદા કાલે રાત્રે અમે દોડ બે વાગ્યા રાત્રે એક કલાકે મને લાગ્યું છે કરે છે પરમાનંદ માં રહેવું જ્યોતિષ સ્વરૂપ કેવાય અરે મઈ મન માં વિચાર આવે તે આપડે કઈ લેવા દે આપડે તો ખરા વિચાર આવે તે જોયા કરે વિચાર આવે તે જોયા કરે એમ વિચાર આવે છે કોને પરમાનંદ આવે છે સમજાય ને હવે તો છૂટા પડી ગયા એટલે ચેતન ચેતન છૂટું પડી ગયું હવે આ પાવર ચેતન રહ્યું ફક્ત એકલું પાવર ચેતન કામ કર્યા કરે તે બેટરી પાવર ભરેલો હોય ને પાવર ખરાબ થાય ઉડી જાય બેટરી પાવર ઉડી જાય છે છૂટું પડી જાય સમજ ને પેલું એ તન્માયા હતું તે ચેતન એને સમજા લ્યા કરતો અને હું કરું છું એ ભાન હતું હું કરું છું હવે વ્યવસ્થિત કરે એમ થઈ ગયું તમને સમજાઈ ગયું ને વ્યવસ્થિત એને દીકરા માટે પૂછવું છે એને શાંતિ જોયે શાંતિ નથી એમને મોટા દીકરા એક ના થાય પ્રિયવદન જયારે કઈ કોકરી જોયા ખાય તમને અંદર શું કહો આમ ના હોવું જોઈએ આમ ના હોવું જોઈએ પેલા જે એકાઘા થતા હતા તે નઈ થતા જુદો અભિપ્રાય થયો છે એકાકાર થાય આ તો આપ જુદા પડે હિંસક ભાવ થયો નહિ સમજ પડ્યું लोभनी राखिया हिंसक भाव जुदे भाई क्रोध कान क्रोध मई रही बधुज गए तो एक अवतार मुक्ति अहती थी मुक्ति थे जाए जरा विदेकता मूची दशा तो वल मोटी अजाई भी चिंता न थी चिंता थे कही लाख डॉलर ना अमरी दू मैं कही गेरंटी आप અને પછી તમારું યોગ ની જવાબદારી અમારી યોગ ની સંપૂર્ણ જવાબદારી અમારી શું બધી જવાબદારી અમારી તમારે તમારી આજ્ઞા પ્રમાણ એટલે જવાબદારી બધી અમારી અને આજ્ઞા કઈ અઘરી હતી નહીં ત્રી વજન આગળ પડી ગયો માન તાન અપમાન અપમાન કરે તો મારી અમે રહેતા નથી એ શરીર માં નથી મારી કઈ નઈ ટાઈટલ વાઈટલ નઈ તમે ટાઈટલું ટાઈટલ માર્કી ઉપાધિ છે ને આપડે વાણી આ કોણ બોલે છે તારે જોયે કોણ બોલે છે ભગવાન શું કરે છે ભગવાન માં અવાજ નામનો ગુણ જ નથી ભગવાન તો આગળ થાય ગયા એ અવાજ થાય આપડે મોટા ફોન હોય ને તો આમ દબાઈએ નઈ થાય ને તમે ઓરિજનલ ટી આપણે કરતો આ ત્યાં શું લાગી રહી છે અને જ્ઞાતા રહેતો આગે પડી જશે ને हिमालय जान जरूर आती हिमालय लटको नहीं कह ब्रह्म ज्ञात कहू बौद्ध धर्म शून्य कह सो श के आप वेदांत अद्वैत हैून्य कहते तो आयु साचु कगत आद्वैत अद्वैत वेदांत बुद्ध बुद्ध ने तो बवताराप्ति લેયર માં એ પોતે બોલી ઉઠ્યા કે મને જ્ઞાન પ્રાપ્ત થયું અને પછી થયું જ્ઞાન પ્રાપ્ત થયું कहू आत्मा क्षणिकाप्त थू क्षण कहू आत्मा क्षणिका दर्शन दर्शन एक वेदांत दर्शन एक जैन दर्शन दर्शन ना पाड़ी किसेप्ट कर तो आत्मा सनातन छे नित्य मानना छे तो क्षणिक ने अरे कश्मी लिया એટલે એમનો માર્ગ જુદો પડ્યો અને તે હિન્દુ ધર્મ રહ્યો નહિ ટક્યો નહીં એ બાર ફોરી કારણ કે આત્મા નિત્ય સ્વીકાર્યા સિવાય ધર્મ પહોંચતો જ નથી એટલે બુદ્ધ ની આપણે કામ લાગે એવી નથી અત્યારે બીજા દેશોને કામ લાગે કારણ કે બે હજુ બે પછી થવારા છે પૂર્ણા પછી તે પેલા એ બોલ્યા છે તે આપણને કામ લાગે આપણે તો આત્મા નિત્ય પુરવાર થશે શું आत्मात्य मानिए तो पी आज शांकर मत शंकर मत नो अद्वैतवादे गुरु शंकराचार्य नो अद्वैतवाद तो शंकर आपने परमात्मा आत्मा परमात्मा बात करी बुधात्मा ज्यादी भौतिक सुखों की बाहर जुए थे बहिर्मुखी थे भौतिक सुख लालच भौतिक सुख ममणता कर આત્મા તો તેનો તેજ છે એની દશા આવી છે કેવી છે દશા વિનાશી હોય અને આત્મા વિનાશી છે કેવો છે જે દશા